પચાસ બી મરી જાય તો એકાવન ની બહરી અરજી સદી નો વેપટ કરી બતાવું પણ તમે તો કોઈ મદમ સાથે પન ના નાખો મદમ સાથે કઈ પનુ ચાલતા આવેલા રિવાજો ને અપમાન નથી સાહેબ હું જાઉં એના અપમાન પર અપમાન સાંભળતા મારી પણ ટેમ્પરેચર વધી છે I'll see you on my birthday.